મહારાજ નું પ્રવર્તન બે હજાર ચાલીસ ના સોમવાર તારીખ અગિયાર છ ચોર્યાસી સમજાનું ત્રિજ ના વ્રતમ શરૂ હતા અને ધોળો ફેતો માથે બાંધ તથા ધોળો ખેત પહેર્યો હતો તથા ધોળી પછેડી ઓ અને પોતા મુનિબાબે બ્રહ્માનંદ સ્વામી ને પ્રશ્ન પૂછ્યો છે આવો સત્સંગ નો ભગવાન યોગ મળ્યો છે ને બીજા વિકાર સર્વે ટળી રહ્યા છે તથા સત્સંગ નો છે તો પણ માન ઈર્ષા કેમ રહી જાય છે એનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામી કરવા માંડ્યો પણ થયો નહિ પછી શ્રીજી મહારાજ બોલા એવો જે છે તેમાં બુદ્ધિ નથી અને જે બુદ્ધિ છે જે બુિવાળો ના હોય તેને તે પોતામાં ગુણ જ જાણે પણ અવગુણ હોય તેને તો જાણે નહી અને પોતાને સંકાધિક જેવો મોટો જાણે અને બીજા મોટા હોય તેને પણ પોતાથી તે અવગુણ ને ટાળી નાખે તથા તે અવગુણ ને ટાળવાની બીજા સંત વાર્તા કરતા હોય તેને હિતકારી માને માટે એમાં માન ઈર્ષાદી અવગુણ રહે નહી અને કોઈક માં મોટી બુદ્ધિ જણાતી હોય અને તે જો પોતાના વિચારતો હોય તો તેની વ્યવહારિક બુદ્ધિ પણ એને બુદ્ધિ બુદ્ધિ વાળો ના કહેવાય એને તો અતિ મૂર્ખ જાણવું અને એની એ બુદ્ધિ પોતાના મોક્ષ ના કામ માં આવે નહી થોડી બુદ્ધિ હોય અવગુણ હોય જાણીને તેને તો એની માન ની વિષા તરતા નથી એનું કારણ એ છે પોતાના અવગુણ વિચારતો નથી કોઈ આવી ગયું એનો વિશ્વાસ ને તમારા બધા ખોટું ના બોલે જે બોલે પણ એને પોતાના માં મેળવો હોય તો સાંભળ્યું કેવાય નહી તો સાંભળ્યું નવાય બુદ્ધિ વાળો કે જાણી રાખ્યા હોય અને એને પછી ટાળવા પ્રયત્ન કરે પ્રયત્ન કરે ત્યારે બુદ્ધિ વાળો જો અમારે આજે ઘડી પેલા ગોવિંદભાઈ વાત થઈ હતી આપડે અહીંયા સભા કરીએ છીએ કાયમ કથા વાર્તા થાય છે બે ત્રણ જણા કોઈ પથાણા પાથર ને એમાં જો આમાં બે ના રોજ કયો હોય પાથર વાળો કઈ ખબર ન હોય બે ખરા પથાણા ઉભો ધ્યાને કેમ પાછા એટલે એ બધા માપ માં આવી ગયું હોય પથરાણા પથરાય છે એમાં મને બેઠો પાછ પડતી આવે નારા એની બે પાંચ દિવસ થયા સાકરિયા બાપા પથરાણા પાથર ત્યારે પાથર મને આપડે સાધુ ને પાથરવા દીધું હોય તો અને તમારી દ્રષ્ટિ માં સાકળીયા બાપા દેખાય તમને બુદ્ધિવાળા તમારી વાત તમારા જ્યાં વખાણ કરવું બાપા બે પાસે ના એનું કારણ છે જો તમને હું જિંદગી જોવા છું તમે કુટુંબ એને જિંદગી કયું કર્યું જિંદગીભર કોક નું કહ્યું નોકરી કરી પેટ ભરે મજૂરી કરી પેટ ભરે અમારે વધારે હોય તમારા કરતા હોય તમે નહી બોલો તો આવડ્યા એટલે ન આવડ્યા અને બીજા ને ખીજા ને કામ છોકરા નીકળ્યા હવે મારે તો આ બધું સાધુ ને કહેવાનું આ બધા તમે પગે લાગો તમે કેવી રીતે આગળ જાય હું જવું ને પાછળ ઘર હોય કાંઈક હોય તમે આવો તો આવડાવે છે પણ મને ખબર છે એ મને ખબર ના ના આમાં એવું નાનું પોતાની મેળે માની મેળે બુ થતો હશે એની ક્રિયા બતાવે પોતા અવગુણ હોય હોય તે મારા માં આટલો અવગુણ છે બહરા અને સ્વામિનારાયણ મોટી બુદ્ધિ જણાતી હોય અને તે જો પોતાના અવગુણ ને ના વિચારતો હોય તો તેની વ્યવહારિક બુદ્ધિ જાણી મોટા મોટા રાજ્યના કેવા કામ કરનારા અંદર લગભગ એવો પોતાની પોતે પોતાને દો માનતો હોય કઈ નવું બધું બોલો અને તે બુદ્ધિ ઉપર થી તો બહુ ના કહેવાય કેવું જાણવું થોડી અને જોતા અવગુણ હોય તેને જાણીને તેને ટાળા નો ઉપાય કરે તો એની થોડી બુદ્ધિ પણ મોક્ષ ઉપયોગી થાય છે એને બુદ્ધિવાળો કહીએ અને જે પોતા માં તો પરિવારે આવું ગુણ પડે નહીં અને ગુણ જ પડે એને મૂર્ખ કહીએ અને મૂર્ખા અને લક્ષણ આવી ગયા છે નો ગમે તો આ પ્રમાણે રેવું જોઈએ ને એ પ્રમાણે રે નઈ તો ગમે તો મૂર્ખ થવાય ને खो की हेत बहुत हेत नीचार कर મોટી વાત છે અને કરીને ભજવા એ ઠીક છે પણ સારી પેઠે વિચારી છે સ્ત્રીઓ પરસ્પર બોલતી હોય સ્પર્શ હોય અને તેમાં બીજી રીતનું એક છે અને પુરુષ હોય તે પરસ્પર બોલે જુએ સ્પર્શ કરે તેમાં પણ બીજી રીતનું એક છે पुरुष मत स्त्री हो पुरुष ने, ने, ने जो आलिंगन करती સંસ્કૃતિ ને બંધન ની કરનારી છે એવી જે ભગવાન માયા તે હેત રૂપે છે પછી એમ વિચાર થયો છે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ છે છે ભગવાન ના રૂપ કરતા અધિક રૂપ અધિક સ્પર્શ અધિક રસ અધિક ગંધ અધિક શબ્દ બીજા બીજાને વિશે જણાએ તો ભગવાન અમે દેવ દૈત્ય અને એ સર્વે નો સ્પર્શ કર્યો છે પણ જે નારાયણ પુરુષ છે તેનો પતિ ભાવે સ્પર્શ નથી કર્યો માટે એવી કૃપા કરો જે અમારા પતિ થાય પછી બ્રહ્મા એ કહ્યું પ્રસન્ન થયા મેં વર આપ્યો તમારા પતિ નારાયણ થશે કેવી રીતે જન્માતરે ઘણું તપ કરીને શ્રી કૃષ્ણ ભગવાન પામી હતી પણ ભગવાન પણ જો ભગવાન કરતા ઇન્દ્રિયો કરી ભગવાન માં પ્રીતિ કરવી તે ઠીક નહીં પોતાની એકમતી ન હોય મન ની પછી ઇન્દ્રિયો કરીને ભગવાન ને જોડવી નકામ કારણ કે એમાં તો બીજા જોડાઈ જાય સામાન્ય જનતા શું સમજે અમુક આગળ જઈ ગયેલું જોડાણ હોય તો ભગવાન તો આવે છે એ પછી ની વાત થાય નથી વાંધતા એને બધા પણ યાદ આવે ભગવાન એ માં સ્વામી એ વાતો માં દોઢમાં એનું આવ્યા બીજાત્મા નું બ્રહ્મરૂપમ એ ભાવે ભગવાન માં અને જો પંચમીસી ના ભાવે હેત કર્યું પણ ભાવ ના કર્યો એવું દરેક નો અમે અનુભવ કરીએ તો પુરુષ કરીએ નારાયણ દેવાયું છે એનો અમારે નથી અનુભવ થયો માટે હે ભગવાન એ અમારા બંધ થાય ને પતિ પતિ માં રૂપ અને સ્નેહ ભેળા હોય છે ભગવાન નો સાંભળ્યો હા એ ભગવાન દરિયાનું એ બીજો ઢોર થઈ જાય છે અને બીજા આત્મા નું બ્રહ્મરૂપ જ્યારે તો એટલે બીજો ભાવ જ ન આવે આત્મા બ્રહ્મ છે દુનિયામાં કોઈ પ્રભુ પરમ છે એ ભાવે કરીને જે જોઈ જાય ઉખાડી ના ભગવાન કરી દઈએ ને જો આ ભક્તિ માર્ગ છે કલ્યાણ કલ્યાણકારી પણ જોઈએ બાકી નહીં તો ભક્તિ માં તો ભ્રષ્ટ વાળો બેસે પાછો રે ની કાંઈ બધું આંકડું છે આત્મા ને લખતો રાશિ ભાવ છોડાવી શબ્દ એ ભાવે કરીને જે એક જીવ ટી ટકે એટલે એના જોતા બીજું સારું પાત્ર આવ્યું ત્યાં જોડાય જાય અને હોય પડ્યું જાય વધારે હોય એની હડે એને જાતવાન પછી માંડો પડે પછી કોઈ અમદાવાદ આવે છે મન જળાય અને જે માણસ એવા શીખ્યો આહાર એનું ઠેકાણ હવે લગતો રાશિ ગર્ભવાસ માં જાવડા બીજડા બિલાડા એમાં જન્મ લેવો નથી ક્યારે લેવો નથી બોલે થાય તમારી પાસે કરોડો રૂપિયા હોય તો લાખો નું દાન કરો કલ્યાણ થઈ જાય કલ્યાણ જન્મ મહિના રહી પણ એ તો દેહ કરી દરવાનું યાર પછી આવે ઈશ્વર સમજવૃષ્ટિ રાકાતું માણસ હોય એનું કલ્યાણ કરે ગરીબ ને ક્યાંય હોય એવું હોય એવું ભગવાન માગે ત્યારે બધા ગરીબ કરી શકે અને છેવડ હાથ જોડવાનું એટલે ગરીબ ન હોય હાથ જોડવાનું પત્રમ પુષ્પમ તો પછી આપે એને હું ગુજરાતી માં ભગવતા બોલો ભગ્યા થયા લે ૈકું શંકા ગયા ત્યારે ભગવતા મલ ભવ્યા અને ભૂરી જયા નથી પછી ભગવતા મલભવ્યા દમ મુ બલ પુષ્પલા ભૂરી એમ જય ભાગ્ય વિશેષા નવ પશ્યમી દશાથી વિનાતા સોનાના ઢગલા મારી આગળ કરે આવા ખોરાક પણ હું સામુ જોતો નથી હું કેમ કરશો કામ વિના જો આવી સ્થિતિ વિના મને થયું ને એને હું સામુય જોતો નથી આપણે તો તરત એક નિષ્ઠા નો ઉપર દ્રષ્ટિ આંબલી ની કાલે કચરા ખવાની નાનપણ થી જેને બહુ તેવું હોય ને હા એને જરાક આંબલી ની નો કરવો તો એના મોઢામાં પાણી આવી જાય આવડા ભગવાને કેવું આપણને ગાયન કર્યું છો કે આ બીજા ને હંગાવવા હતું આપડે કરવા હતું એટલું એક જવું મળ્યું ઉપદેશ કરવા તો જગત ગાય જ છે ભાઈ પોતા અમલમાં એકમતી રહેતી ના હોય તેને પંચ ઇન્દ્રિયોના વિષય સુખ સંબંધે કરીને ભગવાન માં કરવી તે ઠીક નહીં એટલાનો અર્થ શું એકવાર ભગવાન માં પ્રીતિ કરી અને એના કરતા પણ શ્રેષ્ઠ વિષય કદાચ માં પ્રીતિ કરવી એ ઠીક નહીં વિષય ના કાઢી નાખી પછી જેટલી થાય ભલે ઓછી થાય તો એવી કરવીરાત્માન રમૃ અને જેની મતી એકની એક રહેતી ના હોય સંબંધ કરીને તો ઇન્દ્રિયોના પંચ વિષય થી પ્રીતિ ન થાય કરવી ઠીક નહીં જોડાય નહી ભગવાન નું રૂપ દેખી દર્શન કરવાનો ભાવ થયો એ કરતા બીજું વળી રૂપવાન ભરે દેખાણું તો જે આવા ભાવ થી ભગવાન ના દર્શન કરે છે ને એને એ દર્શન ફળ મળતું નથી કિંચિત ફળ કહેવાય એવું દર્શન કરવા તાણે ધાતુ ભાવ ચિત્ર ભાવ કાષ્ટ ભાવ બધો ઉડાડતા શીખવો જોઈએ એવી ટેવ ઉપાડી દેવી છે એ વખતે ખાદ્ય પદાર્થો દેખાય છે એવું તો એ અભ્યાસ કરે બધું થાય નો થાય નો હોય તો લખે હું કો એમ જોઈ દયા કરશે વૃત્તિ પણ બદલાવવામાં પ્રયત્ન કરે છે એ પ્રયત્ન કોઈ ને કરવો નથી ને વૃત્તિ બદલાવ એ ક્યાંથી બને પ્રયત્ન કરવો નથી પ્રયત્ન એટલે ફાળવા નથી આ નિશાન છે જે આપણે કથા વાર્તા સાધુ સમાગમ આગળ કરીએ જોઈએ એ ભાવના બદલાવવા માટે જો તમે ગ્રસ્ત ખપ વાળા ભગવાન માં હેત વાળા બધા હો પણ એક બાજુ તમારો વ્યવહાર એવો પડ્યો છે તમે સ્થિર થઈને બેસો ને કઈ ઊંચા તો કરે જે ઊંચા ન એટલા માટે છોડી નાખી દઈ ગયા આ બધા કરું હવે એમને વિચાર કરવો જોઈએ કે આ ભાવ છૂટોગ છે હજી આપણામાં એને ભૂ અનુકૂળતા આપી દીધી ન જોવું ન બોલવું ન સાંભળવું કોઈ નો સંબંધ છે બરોબર રોટલા ક્યાંથી આવે ચિંતા નથી રહેવાનું એવું હવે એને માનસિક વૃત્તિ બદલાવવાની એ માનસિક વૃત્તિ તો જે બી બદલાવે તે બીજ બદલેવો કપડા બદલાવે ન બદલેવો કપડા હોય તો જાણે કાજા કરી નાખો હજુ પ્યારું મતલબ કપરા જેવી વાત હશે તમારા બિરાય દિવસ માં ત્રણ વખત બદલાવ નથી પૌરજી આપડે એટલે પગથિયા છીએ બોલો અને જેની મી એક નિસ્તર્ગપણે રહ્યા કરે શું એક ની એક એટલે શું ભગવાન થી વધારે વિષય દેખાય રસ નહી બંધ નહિ કઈ ના હોય એવું ખુબ નક્કી કરી રાખો તો જેની એક નિસ્તર્વું જોઈએ તેને તો ઠીક છે અને જેની બુદ્ધિ હોય તેને ભગવાન માં એવું અને જેને બુદ્ધિ હોય તેને ભગવાન માં કેમ કરવું તો જે ચોવીસ છે ઇન્દ્રિયોની વૃત્તિઓ તેને ઉખાડી નાખી ને ઇન્દ્રિયોની વૃત્તિ વિના જીવ સત્તા પણ રહ્યા તક નિર્ગુણ પણ કરી ને જેટલું ભગવાન માં હેત થાય તેટલું કરવું અગુઆર છોકરો માતા ગાય જવું ઉપાયો ચાર જવું હશે ફરી અને ઘરની કાંઠ હોય છે રામ રામ કે કઈક બોલ ભગવાન નું નામ રામ અરે રામ રામ બાપુ રામ રામ રામ સાધુ કઈ છોકરા કેવો છો બાપુજી છું નિર્માની તો બધે હું કઈ હું હાથમાં છું એ જોર મારી ને કહ્યું ને તો પાછું બોલ્યું આપડે આ જીવ પ્રાણી માં તો જ્યાં જન્મ ત્યાંથી નક્કી થઈ ગયો ફરો જ્યા બીજાને તો નીચલી કોમ નો હોય એને આપણે એમ કહ્યું બ્રાહ્મણ છું બ્રાહ્મણ છું હોય તો વાંધો ન આવે પણ નીચલી કોમ માં જ બહુ હોય એને આત્માકો તો સમજે હું કે શાસ્ત્ર માં ભગવાન ના ભગત નો મહિમા કેટલો મોટો છે અને કોણ ને ભગત તમે હો ને પછી તમે ભગત નથી હોય ગયું આપડે ભગત નથી ભગત નથી એનાય ગયું એ ભગત થાય જી એ દિવસ અમે આ નામે થી ગયું સ્વામી સાધુરામ કે હું સાધુ કોણ લા પડે પણ સાધુ કેમ થવાય એવું નામ પડ્યા એવા નામ પડ્યા એમ સમજો એ વાત લાગેલા સાદું થઈ ગયા બધા બરાબર બોલો બોલો હે મારા બોલું તો હે મહારાજ હે મહારાજ બોલો લેવાલો તે પણ સંપત્તિ છે અને ત્રણ ગુણ ની સંપત્તિઓ ને ત્રણ ગુણો ધ્યાન નો હું વિચાર કરું સંપત્તિ સંપત્તિ સંપત્તિ આપડે એમ બોલશું બીજા ને હું ભણાવશો તમે બોલો દસ ઇન્દ્રિયો તે ગુણ ની સંપત્તિ છે અને દેવતા સંપત્તિ છે સંપત્તિ સંપત્તિ છે અને પંચ ભૂત ને પંચ વિષય તે તમો ગુણ ની સંપત્તિ છે સંપત્તિ છે એ ત્રણ ગુણ ની ત્રણ ગુણ તેને પૃથક માની ને કેવલ જીવ સત્તા કરીને રહે તેને નિર્ગુણ કહીએ જોયેલા આવડા ને તો નહીં પૂછીએ પણ આની બધું ને બોલો તમે હું કઈ હજી ભે નૈગુણ્યસ્થાન રમત જોઈ નૈ આખ્યા નમય ધીતવાન અને એવી રીતના જે જ્ઞાની છે તે ક્ષેત્ર અને ક્ષેત્ર ના રૂપ ને જાણી ને પોતે ક્ષેત્ર રૂપે થઈ ને ભગવાન માં પ્રીતિ કરે છે ક્ષેત્ર સુક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ તથા જાગ્રત સ્વપ્ન અને સુશુક્તિ એ ત્રણ અવસ્થા એ સર્વે ક્ષેત્ર છે અને તે ક્ષેત્ર ને પોતાના આત્મા થી જાણે છે જે એ મારે વિશે કોઈ દિવસ હોય નહીં હોય નહીં તો એનો મમત ગયો પોતાને વિશે હોય નહી એટલે આપણું નથી હું કયો મોહમ્મદ ની વાત આવી રહી મમ્મત રહી ને થોડો સૂક્ષ્મ ના કારણ હું જોઉં છી કોઈ દિવસ હોય નહી હું તો એનો જાણનારો છું અને હા શુદ્ધ છો અલિંગ છું છું અને હું શુદ્ધ છું કહ્યું ને એવું કહ્યું બાપા રડ માં રડ માં ગે છે એ બધું આપણને ગયું પણ આપણે ભૂલી ગયા ભૂલી ગયા જાણી ને ગંદકી ચોપડી લઈ ગયા આ એવું બધું શું કેવું છે અને મલીન છે જળ છે અને નાશવંત છે એમ દ્રઢપણે સમજીને એ સર્વ થી વૈરાગ્ય ને પામી ને સ્વધર્મ સહિત જે ભગવાન ભક્તિ કરવી એને એકાંતી ભક્તિ કહીએ એને જ્ઞાની કહીએ અને એ જે જ્ઞાની તે સર્વ શ્રેષ્ઠ છે ભગવાને કહ્યું છે તે ભક્તિ વિશિષ્ય ઉદાર જ્ઞાની પ્રાપ્ત મેળવી મેં કોને અમારી વાત મેં તે કોનું આપો એમાં શું કયું અને મારે શરીર આવીને ભલે સકામ છે પણ જ્ઞાની છે એ તો મારો આત્મા છે એટલે મને અતિ પ્રિય છે થોડો થોડો ભાવ છે શાસ્ત્ર ને ભણે તમને એવો ડાયો સભા જીત હોય જ્ઞાની ન વિદ્વાન કહેવાય પંડિત કહેવાય પેલા મારા માં તો ઉદારાની ઉદાઢ કોઈ છે પણ જ્ઞાની નોકમી નોક એટલે જ્ઞાનીને જે મળે એ પ્રકારની એને ન હોળના જ્ઞાનીને જે મળવાનું છે એને ન હોળ અને જ્યાં એને દોરે પક્ષવાત ન કરી એ સચ્ચી પ્રમાણ એ મળાય તો ઓલો પાસ્તો જ નથી એ હું જોરો કે માગે ઓલાને દી કે માગું તો ઓલો અર્જુન આજુના તો આપ બોલતે છે એમ સમજી ને ઇન્દ્રિય કરે કોઈ પણ ભગવાન ના પદાર્થ ભગવાન આપે એમ સમજીને ઇન્દ્રિયો અંતરણ વિજય એ શરના જે મોડ જીવ માંથી ઉકે નાખીને ભગવાન કરીને ભગવાન ના દર્શન સ્પર્શના પણ એને પોતાના હેતુ ના માનવા ભગવાન ની કથા સંભળાય છે ત્વચા એ કરીને ભગવાન નો સ્પર્શ થાય છે નાસિકા કરીને ભગવાન માળા અને સુરતી નોંધ સુગંધ છે ભગવાન ના કથા ચિંતન કહેવાય છે એનો વિશ્વાસ ના કરવો એને તો વેરી જ જાણવા આજે શું જાણીએ ભગવાન ના દર્શન સ્પર્શાદી લેવું જેમ કોઈ રાજા એ પોતાના શત્રુને પકડ્યો હોય એને બેડીમાં બાંધી રાખી કામ કરાવે પણ છૂટો મેલે વિશ્વાસ પણ કરે નહીં બેડીમાં રાખવા દેજે બેડી માં રાખવું બેડીમાં રાખું એમ કરી દેવું છું તો આટાવડા જાય છે આદાડી ક્યાંક બોલે ચહેરો રાખો બધા એ તો ખબર અને જો તેને છૂટો મેલે વિશ્વાસ કરે માટે એનો વિશ્વાસ ન કરવો અને વળી જેમ ઇંગ્રેજ કોઈ ગુનેગાર ને પકડે છે ત્યારે તેને પાંજરા માં રાખીને પૂછે છે પણ છૂટો મૂકતો નથી ને તેનો વિશ્વાસ કરતો નથી પંચવર્તમાન ના નિયમ રૂપ જે પાંજરું તથા પણ એને વિશે ગુણ ના લેવો અને શત્રુ ભાવ જ રાખવો અને જો એમને ભક્તિ ઉપયોગી માની હેતુ માને અને એનો ગુણ લે ભગવાન ના દર્શન હોય તો તે દારૂ સર્વે ભસ્મ થઇ જાય છે કેવળ આત્મા રૂપ થઈ શકે જે ભગવાન એક થાય તે ઠીક છે જેવો ભગવાન નો સ્પર્શ છે તેવો બીજે નથી અને જેવો ભગવાનમાં સુગંધ છે તેવો બીજે નથી અને ભગવાન ના શ્રવણ માં જેવું સુખ છે તેવું બીજે નથી અને જેવો ભગવાન માં રસ છે તેવો બીજે નથી એમ ઇન્દ્રિયો લોક છે મારા જે વિચાર કીધો ને આવી રીતે આના કરતા આ શ્રેષ્ઠ છે આના કરતા આ શ્રેષ્ઠ છે એમ જાણી ને સર્વ કરતા ભગવાન અધિક સુખ માની અને એમ જો વિષય ત્યાગ કરે તો વિષય તરત ત્યાગ થઈ જાય એટલે એમ જો બતાવે તો લોક છે આત્મ ભાવ ના મનુષ્ય ભાવ હજી આપણો જેવો નથી વાત હાથી આ પણ મનુષ્ય ભાવ જ્યાં પછી આવે ને હોય ના આવે મનુષ્ય ભાવ જાય ત્યારે એ મનુષ્ય ભાવ કાઢવાના માટે પણ તો અનુભવ થાય ને તો કોઈ દેખાય બતાવે અને લો બધે કરે આ રૂપ માં માલ છે ગોયલા માં મશાલો આવી ત્યાં તો ગાદી બીજા આવ્યા બધું પથરાઈ ગયું ત્યાં અમારા જેવા આવ્યા આ તો બઉ સંકો ભાવના મહાપુરુ છે આ એકલા છે ત્યાં બેઠેલા બીજા ને થયું કે એકલો બેઠો છે એને બોલાવી લઈ આવો આવો મારા લાવો કાન માં ગે સાધુ રાહ જા છીએ અમે તમે અમને આ સંત મહાત્મા માનો છો પણ ભૂત છે અને આ ખાળીઓ માં પીરસાણું છે ને ખાશો નહી રામ જમશો નહીં તમે અને અમારો ખોરાક તમારો ખોરાક નથી એમ કરો તો મૂકામ વેપાર થઈ ગયા અમે મંદિરોના માનતા હતા ચોરી ચોરી બઉ ખતું સાધુ રામ આ જગત નો જે ખોરાક છે તમારે માયા પાર જવું છે પ્રભુ પાસે જવું છે તો આની ક્રિયા તમારી ક્રિયા એક નો પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ આ રહીને કરવો જયારે શ્રીજી મહારાજ બોલ્યા છે પોતાના હૃદય વિચાર કરે છે કારણ દે હું નહી જાગ્રત સ્વપ્ન સુ ત્રણ અવસ્થા હું નહી પંચ જ્ઞાને પંચ કર્મ ના દેવતા એ સર્વે હું નહીં હું તો એ સર્વે છું ચૈત છું અંત કરે તો એને કહેવું છે ભગવાન નું રૂપ જોવું છે કે બીજા પણ જોવું છે જો ભગવાન વિના બીજા વિષય માં તું જઈશ તો મારે તારે શું છે ભાઈ શું કોણ ને હું કોણ મારે તારે લેવું દેવું નથી તમે કરશો તે તમે ભોગવશો એમ ઇન્દ્રિયો અંતાકરણને કહીને પછી ભગવાન ની પ્રાર્થના કરવી છે હે મહારાજ હે સ્વામી હે ભક્ત હે દયા નિધિ આ ઇન્દ્રિયો અંતરિયો અંતર વાંક છે હું તો એથી નોખો છું ભગવાન ની મદદ લેવા દે આપડે બંને એટલી મહેનત કરવી આપણને પોતા રૂપ માની ભગવાન હેત ભક્તિ કરવી એ વચના મૃતમ એવી રીતે પંચાળા નું ત્રીજું મૃતન થયું